મેનાર પૂછ્યું એટલે તારે રડવા માંગી બરાબર કેમ રડ મળશે કેમ તું મને જે હશે આપણે સ્વાગત કરીશ બરાબર મને ઉતારી પડે ગાડીમાં માણસો બધા બને મને યાદ નથી પણ બન્યું હશે મારા તો કોણ હતું બધું રડવા માં મોટા મન ની ભેજા દાદા મેખા હા દાદા ના દેખાય પાછળ બેસાડો ત્યારે હશે આવું બન્યું છે કે દાદા ને પાછળ બેસાડેલા પાછળ અને પાછળ પાછળ બરાબર એ હોય કે તમને આવી ઉતારી દાદા ગમે તે થાય એ તો વાર જોવા નહીં દાદા એમની હિસાબ લઈ ને આવ્યો છે બહુ સુંદર ભક્તિ છે પણ હા એ આવી ના હોય છે તો આગ ના આવી છે આપણને બાંધાય કે ના બંધાય બંધાઈ જાય દાદા બંધાઈ જાય સારી ઊંચા મોટી ગયા હું આપી દઉં બરાબર અને ઉતારી પાડશે સંજોગો લીધે દાદા ને આવું ના થાય મને ઈચ્છા છે મોટું પડશે હા એટલે મેં આને કયું આવું કર્યું મારું કર્યું ના માર્યું અને એમને હું ના કું કોણ કેવાનું બહુ ખાવાનું એટલે દાદા ના દાદા એનું ફૂલ લઈને જાહેર હોય બઉ ઊંચી શું કરાવેલું એટલે મીના બેસોડી તો ખરી પણ એવું બોલે આજ પછી પાછળ ખાલી નીરુબેન ને દાદા એ વે જ બેસવાનું એક બોલે દાદા એને ગાડી માં બેસાડેલી પણ સમીલી ભાષામાં બોલાય ગયું ભાષા માં બોલાય ગયેલું બેઠેલી હતી પણ એમ બોલે હતી ચાલુ ગાડી માં બોલે ચાલુ ગાડી માં બોલેલા પાછળ હતા તમે હા હા પછી પછી સાથે ના ભાઈ ચાર વાય બોલેલા જ ઉતારી પડી નથી સીરી તો ઉતારી પર આ ચાલુકારીમાં ચાલુકારીમાં કેવી રીતે ઉતારી પાડે કે છે ના પણ તો જો મને લાગે કે ઇલી મુત્રી જા ના લગા નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ થી જ દઈલું નેક્સ્ટ ટાઈમ થી ઓ ના કરવાનો ને બોલ હું શું કઉ છું એક જ નકલી બરાબર હા દાદા અરે આવું થાય ખાવું આજે હા દાદા એટલી બધી છે કે તમે દાદા માટે શું ના કરોડમાં લોક કપાઈ ના જવું દુઃખ પહોંચી જાય કોઈ દાદા ના દાદા ઉતાવે છે લોકો છે હું આપડા આપણે આપડા કાપી નાખ છે એ દાદાની ઈચ્છા હોય દાદા ની પર અને વ્યવસ્થિત એવી વસ્તુ છે કે કોઈ બી ભેગા થવા ડો તો લાગી દખા થઈ જાય બરાબર તમારી જે બસિ છે ને બહુ અને આ શું કે ન કોઈ હું સતો કરી એક બળિયા ઓકે બરાબર છે એવું જો આ પણ એનો આટલી થાય કોઈને દુખ પોટી હે એ દુખ આ છે અંદર આવી જરૂરત આરાય ગોડા આ લઈ લેને લઈ હવે um નો વેસ્પર નહી જતો આગર યે એટલે મત માનો ઇસકો વિના ઇસમાં જોઈએ કે ક્યાં ઓલ ઇસમાં um kaisa tha kabat ki kitakat da sudhi ko is chak mein chali na pe stop karne ne ke jute khul gaya ab kitna nahi hai aam hai a a dar gaya minute se sab the dre aayega patlone ab ladia patlone right side patlone dara ladia par kain nahi aje kaun hai gussa oh right hamare police ke andar maas મારી ભૂલ તમારે ક્યાંય નહીં હું આ પાવાનું સાંભળ્યા જ નથી આ ક્યાં મારું નથી વડમ વડાપુ જીત્યા પછી દાદા ની ભક્તિ એની હોય છે બે જણા ને મેળ કારણ બેસાડી દાખ એક માણસ કરીને એ લા ઓર ધેટ ஆல் સે યોર પ્રોબ્લેમ હે ના બુ બુ તો મન થઈ જશે પેને તો જમ બાર મોટો મન થઈ જવાનો બરાબર મેં આ મન તો મન કે પ્રોડ આ હા તો કે આ પે બસ એમાં હા જતો બરો બરો વાય કે ની આ સમજે ની પ્રોકર આના પર ઇસ્કોટ ઓડા ના તમે ઈટલી નો હા નઈ ઈટ કભે ની આ બધું કેમેસે આ આલે ગય Do you have a house? Huh? Yeah, no, you take 55,000. Oh, On you do. You do. You do. I don't have a house. I don't have a house. Yes, I don't have a house. Yes, you do. What do you do? Yes, I don't have a house. તમારો બાવા ને બાવાની દાડી ક્યાં છે પોતાના માટે આપડે વહેલી ગાડી પછી એક બે માણસ અપાઈ ગયા તો એમને શું થશે બે વ્યસ ની રાખીને મને આમ લાગ્યું બધા બરાબર હા બેનમાં બે હાથ નથી બરાબર હા એરે જીયા મારા સફર ગાડી ચલા બરાબર જ ના હા ક્યું મને દે જુઆ બરાબર જ ના બન્યું કરેક ને બન્યું હે કરે અલે ઇંદર એનો ડ્રાઈવ ના પાઈ એ આમી એ દાની હોય છે બરાબર આ તમે બોલીને હા મને મને આનો પ્રોચેન આપણે નો ડબલ ચેન્જ કરી નાખો તો પ્રોચેન તો એના લાઈન પરલી કાઢો મને કુ આ માઈક આવતો આના પર 10 માઈક 100 માઈક બરાબર બાવાની વાત છે હુંંદે કે દાડા બ્રેક કે દાડા એક બેક આ એક બેક બની ગયા દાદાજી એ હું અને વસંત બે છૂટા પાડેલા હતા અત્યાર સુધી દાદા હું એટલે શુદ્ધાત્મા અને પુત્ર ને છોડેલા છૂટા પાડેલા હવે દાદા સમજાવ્યું કે હું બાવન મંગળદાસ ત્રણ છૂટા પાડ્યા દાવાજો દાવા જો બરાબર દાદા હે શું બને તે જુઓ આપડે માર બરાબર પછી હાથમાં આવે બરાબર આરામ તો એ ફાઈન કરીએ બરાબર હાથમાં ના આવે મેળવી નાખેલા છે જયારે આવે ત્યારે દેખાય છે બરાબર આરામ પોતાની ભૂલ પોતા બહુ ટાઈમ બાવા તરીકે રહે છે ને ભગવાન થઈ જવાનું પોતાની ભૂલ પોતે જોઈએ ત્યારથી ભગવાન થવાની તૈયારી અને ભૂલ થઈ ગયું વાળી ગયું બરાબર ભૂલ થઈ ગયું વાળી ગયું એમની મેરે ગુજરાય આજે તો તમે વસંતભાઈ ને તારું બહેન ઉપર એવી કૃપા કરી મને હવે કઈ આવે કૃપા લખીદાર ને જ થાય દાદા તમારી ઉપર કૃપા છે પણ એની ભસ્તી બઉ સ્ટ્રોંગ ને વળે તેના શું થાય ભૂલો ચકડાયું એટલે હું દેખાય બાવા મટી જવું છે તો બરાબર બાવા ચાખી લીધા કૃષ્ણ ભગવાન મળશે રામ ભગવાન કૃષ્ણ ભગવાન ભગવાન છું પડી હા દાદા અને હું જાણો કરતા કરતા ભગવાન ખોટું નથી હા હવે સાચી વાત છે કોઈ કહે છે એટલે આપણે એટલો લાભ મળે નહિ હા અને આ તો શું વાત છે બરાબર હતા હા ગઈકાલે તમે જે આપણે હું ભાવળતા સમજાવતા હતા ત્યારે ચંદ્રકાંત ચંદ્રકાંત કઈ કરવાનું કેતા કે આ રીતે પુણ્ય ઉપયોગ થવો જોઈએ એટલે માર્ગદર્શન તમે આપતા હતા એના ભલા માટે તો એવું કઈક લાગતું હોય તો તમારે મને કેવો દાદા કે આપડે તો કઈ દાવાપણો મઢાડ્યું છે બરાબર દાદા બાવા છે એવું લોકો કબૂલ ના કરે હા કારણ કે ભક્તિ જતી રહી છે ભગવાન શું ના કરે હા કાલ જે દાખલો આપ્યો હા તમામ આવતા હા દાદા નાખલો જે અમને હા એટલે જ્યાં આગળ આવી છે મન વચન કાયા થી મન વચન મુખ્ય એ બધું જાય મંગળદાર મંગળદાર જાય હા અને સુક્ષ્મ ભાવ મારે સુક્ષ્મ ભાવી જે બીજા ભાવ ભાઈ હા એ બાબર આપણે જોનારો બરાબર બરાબર તારા તો તે પોતા હાથમાં હોય તો પ્રજ્ઞા જોવા માં પ્રજ્ઞા આવે હા ઓરે હા તો બસ બાર બાર ખરો હા ય જુએ જોને મારું સવારી હા શું કરું શું કરું કે ને જાવ બરાબર અંદર ને હા દાદા દાદા બારો એક્ઝિસ્ટન્સ પર હેડ ની ને એ જા બરાબર સમજય જવાબદારી કરી આપડા ભાવ અને વ્યવસ્થિત શક્તિ દાદા આપડા પોતાના ભાવ જવાના અને એની પાછળ વ્યવસ્થિત કૃપા આવું પડ્યું પછી ગમતું નથી અહિયાં આવવાનું અને રાખો ને એટલે હું સમજી સારી થવા નથી ખબર બરાબર તારા ડાક્ટર <coughs> કે <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <coughs> મે બાર નો પવન છે બાર નો પવન ચોખ્ખા બને બરોબર ક્લીન હોવા દાદા તમે વ્યવસ્થિત ને કઈ રીતે જુઓ એમને પવન આ બધું જાય છે સજોગ આધી ને જ પવન જાય છે બરાબર આગળ માં ભેગા થયો આ બાજુ બાકી હોય હા પછી આપડે બીજા ખોટું છે બરાબર ભાગીદાર બહાર પડી ગયો હે બાપા વર્ષે એવું કરજો કે ભાઈ હા દોડી જુ કે ભગવાન કપડા બધા છે કે ઉદાભા જીવન હા શું કે વરસ છો આવું બોલો શું થાય ભગવાન શું કરે અને પછી એમાં જેને સંજોગો એના પાદરા આવ્યા તેને એમ થાય કે મારી ભગવાન ઉપર ભક્તિ સફળ થાય હણ માણસ એક દોબી ખેડૂતો મારે મારી ભગવાને સાંભળું ભગવાને મારી ઈચ્છા પૂરી કરી એ દાદા ધામ હોય ને હા એ બની જાય હા. આ નામથી વાત બિલકુલ માર પડાય છે મને આ થશે નહી બધી જબરા માં લાવીને બીજી વાર લાવી હા ખાડી છે હા એનું ભય મને જે મળ્યું છે બરાબર ટકા એનું ભય બધાને સાફ શકો હા બરાબર એને મારી જતે આવે બરાબર હા વાત જે કરી તેને અંદર એડજસ્ટ કરતા રહો ફેરો ફેરો કરો જે વાત કરીને ફેરો ફેરો કર્યા કરો આપડે દ્વારા બરાબર દાદા દ્વારા ના ના કોઈ ને નહી દાદા બઉ ભારે ફોન કર્યું દાદા એમની પુનૈ તો કેવું પડે તૈયાર જ છે દાદા દાદા કાલે એટલે એક સવાલ પૂછવાનો હતો તમને પણ બીજું સારું ડિસ્કર્ષ હતું છે તો મેં પૂછ્યો કે તીર્થન કરો ને કેવી રીતે અનુભવાય કેવી રીતે દેખાય એ પદ ઉપર કઈ રીતે તમે શુદ્ધાત્મા પત્ર તો મૂકી દીધા અને તમારા વડે એમને નમસ્કાર પહોંચાડીએ છીએ પણ એમને કઈ રીતે અનુભવાય જોવાય એ બધી વાત કઈ રીતે આજે બધા વાત કરી બુ વિચાર કર મા થઈ ગયા હા બુદ્ધિ બાપુ નહીં ચાલ્યા ભાઈ હા દાદા હા પપ્પા કેતા હતા કે દાદા આશીર્વાદ બોલ ખુબ ખુબ આશીર્વાદ આપ્યાબા એ દાદા ચોખા ખુબ આશીર્વાદ આપ્યા મેદા ને સમર્થાર ચોખ્ખા જોયા ખુબ આશીર્વાદ આપેલા અને દાદા ને દાદા ના સમર્થાર સાંભળે ખુબ આનંદ થયા દાદા ના સમાચાર સાંભળી કે દાદા ની તબિયત સારી છે ભાવના કે આવું બહુ દિવસ મળવું છે એવું મળ્યું છે એવું જ મળ્યું દાદા ભાવના રીતે કાલે ઘડ્યો તમને સિત્તેર ટકા પૂજ નો હા બોલો કોઈ ગાજમેલ છે બધી નહી દાદા બરોબર ગાજમેલ હું બઉ મારો ગુણ રાખો હોય તો કમાઈ ના આવે તો ગુણવાંગાય ના કમાય તો હું આટલું મોડું ના દેખાય છે બરાબર શું મજા રહી એમાં ભગવાન ભગવાન છે કેવા છે ભગવાન ભગવાન તો ભગવાન હાજી છે સરસારી સરસ તો આખું જગત માણે ત્યાં જીવ આવ્યા ફાટેલા ઉપર કોઈ બાપ હોય બાપો નથી આદિવાર ની પાસે કોઈ કાળે બોલવું નથી આવું વાત હોય વાત હોય ને ભગવાન ની કૃપા હોય તો ભગવાન તમને શું કે આમ છે ભગવાન ની વાત બીજી બરાબર બાળા તમારા મારી જગ્યા એટલે કે બીજી ગયા ને જમવાનો આવી ગયો લેટ નહી ને દાટ ચાલ સારું થઈએ લઈએ કેટલું ઉગારી આજે બપોરે નરેન્દ્ર કુમાર એવું કહ્યું સીધી થઈ જાય અને આપી તો મને આફ્રિકામાં પાંચ સાત વર્ષ થયેલું કે પાંચ સાત વર્ષમાં બધું નિકાલ દે દે પર મરાઠામાં લાગે બેંકિંગ વરામાંથી કાઢી દીધું એવું લાગે આમ તને સીધું આ દાડા આનો હાથ ભરેજો તો મન સમજી <laughs> કઠોર છે કઠોર કાકડી ડુંગળી સંક્રધાન ડાળું કેવાય ને ના કરે કામ દેશે ભૂજા જતા